આપડે માનપણ છે દાદા એ સસ્પેન્ડ કરવા જવા આવ્યું છે ને પછી આગળ સમજાતું નથી તત્વ જ નથી પરમાર્ સમજ ન જેમ છેલ્લો કોર્ટ નો હોય ને તે વકીલો વકીલો સમજી વકીલો ના છેલ્લો અર્થ જ્ઞાની જ સમજાય એને પરમાર્થ કહેવાય પહેલો વખત માં જ છે ત્યારે એનું કવર નીકળ્યા બીજા નાઇન્ટી નાઇન પછી બીજા બીજું કવર નીકળે એમ કવર નીકળતા નીકળતા નીકળતા છેલ્લું કવર નીકળે ત્યારે પરમાર્સ કવર ના રહ્યું એમદ પરમાર્સ સાહેબ ને આ તો બધું કબરનારું એમ કેવું અને તેથી રાજમી વર્ષે સોળમી વર્ષે એને પુસ્તક લખેલું મોક્ષ સામાન છે જેના આધારે તમને સર કરી દેખાડ કરાવે શીખા ને હૃદયેલું છે કેટલાક વકીલો હોય તો નીકળી ગયો બીજા બીજા વકીલો કલ્પના નાખી એવું તો નીકળે છે અને જન પણ હવે જાય બાબા સારો છે પછી આ તારખ્યું મારી મધરે સંતોષ થાય એવું કાર્ય કરવાનું ભાગલ આવી ગયું પણ એને નાખવાથી એ પૂછવું જોઈએ બુદ્ધિ જો ખડકો નો બુદ્ધિ નો ઉપયોગ થવાનો હોય તો એને મૂળ ભાવ શું પૂછવું જોઈએ પૂછ્યું કે અમારે બુદ્ધિ નું ગ્રેવ્યુશન કેટલું છે બુદ્ધિ આપડા લોકો બુદ્ધિ બુદ્ધિ કરે છે બુદ્ધિ બુદ્ધિ એ બુદ્ધિશાળી ચર્ચી ગણાય ને ચર્ચીલ એવા કેટલાક માણસો થયા છે કે જેને બુદ્ધિશાળી એટલે પોતે સેફ થાય રહી શકે એની પ્લેસમાં પોતાની સેફ થાય સમજી જાય અનસેફ ના હવે અનસેફ જગ્યા બોલાવો તો એ સેફ થાય હવે અહીંના લોકો આપણે બુદ્ધિશાળી કહીએ છીએ કે આપણે અહીં આગળ કીધું શું કેવું એટલા માટે બુદ્ધિશાળી કહે છે હવે ખરેખર એપલ મારા આવડે આ તો આ તો એડજસ્ટ થવાનું તમજ દર્શાવી છે બુદ્ધિ કેમ કેવાય તમે જ બુદ્ધિશાળી તો બધું જ કામ કરી શકે બધી જગ્યાએ સેકાય કરી શકે એવું બુદ્ધિશાળી આખા દુષ્કર ભલમાં નથી બુદ્ધિશાળી આમ પડવાય એટલે બહુ આગળ આ ચર્ચી જેવા કોક માણસો આખા દુનિયામાં પાંચ પક્ષી માણસો બુદ્ધિ બુદ્ધિ ના આવે આપણે અક્કલ ને બુદ્ધિ કહીએ હવે અક્કલ વાર એટલે શું બીજા બાબો છે એમ છટ ફટ ફટ જવાબ આપે એટલે બીજો બાબો ફટફટ જવાબ ના આપી શકાય સમજે એનું શું કારણ કે અક્કલ વાર અક્કલ વર્ષ શું છે એ કઈ આજની કમાણી નથી બુદ્ધિ એ આજની કમાણી આજનો એક્સપીરિયન્સ છે મને થોડો આજનો છે પણ આ તો પૂરો એ અક્કલ એના કર્ણા શબ્દો કરાય છે બુદ્ધિ સારી માણસો હું ચાલતું તમારે એવું ઇગોઇઝન એટલે તો બહુ મોટા મોટી નબળી ઇગોયજન છે મોટા મોટી નબળી કઈ તમે ગમે એટલા ગુણવાન હોય તો તમારે નમ્રત આપી શું ગુણવાન ક્યારે ગયા નમ્રા ગયેલો હોય ભીગો થયો વિશે એટલે મારે તો રોકવું આપી દેવું મારે કાલે જગત નામ પર થઈએ પર રહીએ અમે જ્ઞાની તમારે કાલે જોઈ ગયું ના બધું આખું વર્લ્વું હોય મારે કામમાં આપણે એટલે વિષય તો વિચારનારા શું પછી થતી અમને માનના દીક ના હોય ભીર્ષિની ભીખ ના હોય ડીણા બધાની ભીખ ના હોય શિશુઓની ભીખ ના હોય એમને કોઈ પ્રકારની ભીખ ના હોય ત્યારે આપણે પ્રાપ્ત થાય છે ને ભિખારી મિત્રો કેમ કે આપણે આચાર્ય સાધુઓ બધા એવા એવા છે કે લક્ષ્મી દીખ ના હોય એવા ઘણા માણસો છે અમુકમાં બોલું ને મન વચન ગાય છે અને વિષયના ભીખના હોય એવા માણસો માન ના ભિકાર હોય ના ભિકાર હો શિષ્યના દીકાર હોય બધી કઈ પણ સંતાનો બધા વ્યવહારમાં ફરે મિશ્રહી ના હોય મિશ્રહી બાવા થાય મિશ્રહીન બાન અમે તમારી ભૌગોલિક બાબત માં તમારા બંગલા ગમે તેવા થાય તમારી શાયરી ગમે તેવી હોય કે તમારું રૂપ ગમે તેવું હોય તો એનું આ તમારા આત્મા સંબંધમાં અમારે સરસ રહે અને તમારા હાથમાં તે માટે સૌને એ બીજ મટ્યા પછી તો આપણી દચા પ્રાપ્ત થાય આ ખૂબ હવે જોઈ જાણીને જાણીને કહેવામાં આવે છે આ કંઈક પુસ્તક વાંચીને કહેવાય નથી આવતું સમજે તો વાંચતા હોય ને બધા સાચું વાંચો ને એ તો મેટ્રિકો ભણતા માણસ કહેવાય કે મેટ્રિક હા ભણી રહેલા માણસને પુસ્તક છે તમે સમજાય મારા છે ને જ્ઞાન ના મળે ને આપડે વાંચીએ નહીં તો આપણને જ્ઞાન ના મળે ને પુસ્તકો અથવા મળે વસ્તુ તો જ્ઞાન મૂળ વસ્તુ જે છે જે જાણવાની વસ્તુ છે એ કેવી રીતે મળે એ વસ્તુ અવર્ણિય છે કેવી છે અવર્ણિય અને વાણી થી શીખેલી નથી એટલે શાસ્ત્ર આવે એટલે એના ફોટા લીધેલા હોય ખરેખર ને જ્ઞાન પુરુષ બોલે એ શબ્દો એના ફોટા લીધેલા હોય વસ્તુ ના આવે શું એટલે બધા ચાર ભેદ રે ને ચાર ભેદ એ ભણી રાજાજી બીજે બે ભેટ ચૂરા કર્યા હતા ચાર વેદ પૂરા કર્યા એકજાજીના વસોબાયું રાજાજીને ચાર વેદ પૂરા કરી દેખે આત્મા બુદ્ધિ શું કરે બુદ્ધિ ક્યાં સુધી લઈ જાય સંસાર નું બધું સંસારમાં બધું એ કરી બુદ્ધિ જેને કહેવામાં આવે છે કેવું બતાવે પણ એ સંસારની બહાર નીકળવા નથી બેસી જ્ઞાન તરફ જવું હોય ને તો બુદ્ધિ એને જવા ના દેવા છે કે અહીં શું ખોટું કે અમારા ડિવિઝન માં કારણ કે બુદ્ધિ સંસાર અનુભવ છે અને જ્ઞાન વખતનું કારણ છે બુદ્ધિનો ફેર જ્ઞાનનો ફેર એટલો બધો છે બુદ્ધિ કોને કહેવામાં આવે છે કે જે જે તમે જ્ઞાન જાણો છો ગમે તે જાતનો શાસ્ત્ર નમે તે જાતના જાણો છો ગમે તે સબ્જેક્ટના જાણો તમે તે વિષયના જાણો આપશો વલના જાણો પણ અહંકારી જ્ઞાન એટલે બુદ્ધિ કહેવામાં આવે છે જે જ્ઞાન અહંકારી છે હું જાણું છું એમ બોલ્યો એટલે બુદ્ધિ કહેવાય ને અને જે જ્ઞાન નિરહંકારી છે એને જ્ઞાન કહેવામાં આવે નિરહંકારી જ્ઞાન સમજાય છે ને જ્ઞાન તો તે જ છે પણ અહંકાર પડ્યો એટલે ઇસ્કોત્રો થઈ ગઈ શું થયું સમજાય છે એટલે બુદ્ધિને જ્ઞાનનો એટલો બુદ્ધિ એટલે અહંકારિક જ્ઞાન અને જ્ઞાન એટલે નિરહંકારી જ્ઞાન તમે જોયું ને બુદ્ધિને જ્ઞાનનો રિફરન્સ અમારે પુસ્તકમાં લખેલો જ ને આપતા વાળીને મેં તો ના લખત તો પણ સમજાય છે ને એટલે અમે બુદ્ધિ બાબતમાં અબૂત કેવી કારણ કે બુદ્ધિ હંમેશા માણસને ઇમોશનલ બનાવે શું કરે ઇમોશનલ કેવું આગળ પછી અમને એવા પ્રયોગ ના હંમેશા બુદ્ધિ નફો ને તો બે જ દેખાડે બીજું આમાં જગ્યા બેસવામાં નફો દેખાય જો જે નફો ટોરી દેખાય ક્યુવા ઉભા રહે ને તોય નફો ટોટે દેખાય કે ને કે ચાલો આગળ એ જગ્યા થઈ જાય દેખાડે કે એટલે અમને નફો ટોટો દેખાય નહીં નફો ટોટો દેખાય છે ઇમોશનલ ના થઈ આખું વર્લ્ડ ઇમોશનલ હોય કેવું અને આ ગાડી મોશનમાં ચલાવી ઇમોશનમાં ટ્રેન ઇન્દ્ર ઇમોશન જો ઇમોશનલ ના થાય તો તેમાં મનુષ્યો ઇમોશનલ થઈને ટ્રેન ઇમોશનમાં ચલાવી જોઈએ શું કર્યું કેટલા જુઓ મરી જાય છે અને એનો દોષ આગળ જો ટ્રેન ઇમોશનલ થતી હોય થવા ઇમોશનલ સમજી ગયા તમે આ ગાડી ઇમોશનલ થાય શું કહે એટલે હંમેશા મોશન માં ઇમોશન હોવું જોઈએ જ્ઞાન ના હોય જ્ઞાન નું એવું કઈ નથી જ્ઞાન હોવું જ ઘટે શું કયું ઈટ ડિપેન્ડ ડેવલપમેન્ટ શું અત્યારે આ ફ્રિકામાં જંગલી નોલાઈ અને દીકરા થાય ત્યાંથી ડેવલપમેન્ટ શરૂ થઈ ગયું આપણે પણ એ જ હતા પણ એમાં ડેવલપ થતા હતા અને અહીંથી ડેવલપ થયા પછી પછી તે ધીમે ધીમે ધીમે મોક્ષ થઈ જાય છે આપણે પ્રવાહ જ એટલે મોક્ષ બધે આપણે બધી જ ડેસો થતાં થતાં આવ્યા છીએ સમજ અને એ ફર્સ્ટ ડેવલપમેન્ટ આફ્રિકાનું કે પેલા પેલા છે અમેરિકાના સેકન્ડ હોય કોઈ ઓસ્ટ્રેલિયાના થર્ડ હોય તેમ કરતાં કરતાં આ ફોરિનવાળા અંગ્રેજોને બધા એ બધા સી કહેવાય શું એ અંગ્રેજોના કરતાં ડેવલપમેન્ટ મુસ્લિમોનું શું ડેવલપમેન્ટ કહેવાય મુસ્લિમો કરતાં પારસીનું શું કહેવાય તે પારસીના કરતાં કિનાર ઊંચું કહેવાય ને એટલે અને તેને આવતી તો આ બાપનું ડેવલપમેન્ટ છે આજે ઇન્ડિયન ડેવલપમેન્ટ ઇઝ લાસ્ટ ડેવલપમેન્ટ અધ્યાત્મિક મળી ને એટલે છતાં વીસ વીસ ગોળીઓ ખાઈ ને ઊંધે છે તારે મારે હું અમેરિકા જવાનું સાહેબ આખું મિશન લઈને જવાનું છું તારે મારે કેવું પડશે તો કેવું પડશે તો ભેગા કરવાના મારે કેવું પડે છે કે અમારા દેશના કૂતરા ગોળીઓર્સ કર્યા નેચરલ ગીફ્ટ જતી રહી એટલે હું એક બાકી અમારે કશું એને જોઈતું હોય એના કઈ શકાય અમને તો ભગવાન એ પૂછે નહી કારણ કે અમે જોયતું નથી ભગવાન શું પૂછે જોઈતું હોય છે પણ અત્યારે આપણા બધા સ્ટુડન્ટો બધા આપણા બધા બધા તો બધા આપણે અહીંયા જ્ઞાન લઈને ખોટા બોટા લઈને જેથી ઊંઘ આવે ખાવાનું ભાવે અને લોકોને શાંતિ થાય સંતોષ થાય આ બલ્ટ્રાબંધ થઈ જાય એવું કરવા માંગુ છું શું કહ્યું આખા વલ ને છે એટલે બધા સાયન્ટિસ્ટ બીજા લોકોને આપી છે સાયન્ટિસ્ટો એકલાને આપીએ રિઝર્વ વાર મોટો છે સમજો ને બીજા ત્યાં ગ્લાસ છે ગ્લાસમાં આવી રિઝર્વમાં આપીએ જાય કથો જાય સાયન્ટિસ્ટો બધું આ વાત બધી ફેલાય જાય તો હજુ તો હજુ મનને સમજતા નથી સમજો ને મન શું બુદ્ધિ શું ચી શું ધન આ બધું ક્યાંથી ઉત્પન્ન થયું અરે હજુ તો એને પુનર્જન્મ સમજ્યા નથી બોલે બોલે કોને લાગુ થાય પૂરું થાય બોલો એ જોઈ અને મુસ્લિમ મુસ્લિમ જ તકબીર ને તકબીર બધું બોલાય સબા ભાષા પૂરી છે બિલી ભરવાન છે મોબ કોર્ના જે મને સમજાતું નથી એટલે આ તો બળને આખા બળને આખો જેમ થી ખોડ આપવાની જરૂર છે નહી તો આખો બળ આખો ભરી રહ્યો છે અને કાવા ફેર બધું જ છે નહી બળકરા અજ્ઞાનતા ભયંકર અજ્ઞાનતા ઉભી થઈ છે રંગ બિલી બોગી થઈ છે રંગ બિલી બોકળા છે એ સ્ટ્રોંગ વેલ્યુઝ સ્ટ્રોંગ વેલ્યુઝ વેલ્યુ વેલ્યુ હા રંગ વેલ્યુઝ ઓ ઓ મારા કાકા છે મારા કાકા થાય આ મારા દિયા મારા દિયા આ તો અભવના દિયર છે ને આ અભવના અભવના જોઈને બહુ કેટલે બહુથી બેલાનો હા તો કેસે લઈ આવો એએ બોલે કે આ સા નાટકમાં ડ્રામા પડે છે આ શો માં આપડે એમ માને ગયા હું જ દર્શનુ એ તો તને આ શો પૂરતું જ છે દર્શન ઓનલી ફોર ધીસ શો શું કરવું બીજા સોના માટે બીજું તમને આપીશું પણ આ ઓનલી ફોર દેશો તો એના માટે કાયમ હોવું નાખવાના ભરતુઆરી આમ જાણતો છે ને કે ભરતુઆરીનું દીક્ષા દે ને મંગા તિંગલા બધું બોલે નાટકમાં પણ ભરતુહરીને આપણે અંદર પૂછીએ તું હાથરો તો કાંઈક ના ભાઈ હું લખ્મી તેમ છું કે ભૂલી જાય કે પોતાનું નામ ના ભૂલે ને સમજો ને પાસ બજવાનું ગાયેલું અભિનય હોય કેવું હોય હા આમથા લોકો ને દેખાવા નહીં પાક ખાલી એનો સમાજ ન કરાવે ખાલી પાસ જ બજવવાનો અભિનય જ કરવાનો મને બધા સાયન્ટિસ્ટલ પવારિવાનો હતો મને કહે છે આપ એમ કેવા માંગો છો કે આ ટિક નથી બનાવ્યું એવું કેવા માંગો છો એ ના એવું ફીલી નથી બોલતો હું તો ફીલી નથી બોલતો અમે તારા તાળી માન્યતાને કરેક રાખીને વાત કરું છું કે કેમ તાળી માન્યતા કે કે કે પ્રિએટર છે વર્ડ ઇન ક્રિએટેડ બાય યમ ઝુપાઈ નોટ બાય બાય માય રીસ શું કરી નોટ બાય કેવરી માય યર લીકવાઈ એટલે એને આ ભે સમજાય વ્યૂ પોઈન્ટ ને એ વસ્તુ શું તા મતલબ હું ટેક ને જોઈ શકું છોટું વ્યૂ પોઈન્ટ જોઈ શકું છું બરાબર થ્રી હંડ્રેડ સિક્ષ્ટી ડિગ્રી વ્યૂ પોઈન્ટ છે તેમાં અંગ્રેજો સવાસો ડિગ્રી પર છે મુસ્લિમો દોઢસો ડિગ્રી પર છે હિન્દુઓ ડિગ્રી પર છે મુસ્જૈનો ડિગ્રી પર છે અને હું સાંસો સાઠ ગુરી થઈશરે રાત સેન્ટરમાં આવશે તો રાત ટેક સમજાવશે છે એટલે બધા વ્યૂ પોઈન્ટ ને ટકરાયા કરે ટકરાયથી નહીં ટકરા અને ત્યાં એનું વ્યૂ પોઈન્ટ થયું એને એવું જ દેખાય છે અત્યારે અત્યારે બહારના મને ચશ્મા વાળો તમારે ડિરેક્ટ જતા એમ છે ના હોય પડે તમે જેને ઘોડો જતા એને શું ગજડું બોલતો હોય ચશ્મા વગર ચશ્મા વાળો હોય ને ચશ્મા બધું જ બરાબર એટલે આ થાય જ ડિફરન્સ હોય છે તો પછી આપેલું મૂળ જે વિજ્ઞાન છે તો એટલે મારે કહેવું પડે છે તમે એમ જણો કે કુંભાર હતો તો ઘડા થયા શું કહ્યું હું જ્ઞાન થી જોઉં છું શું કહ્યું મને સમજાય એ ભાષામાં આપ સમજાવી શકશો મને હું તમને સમજાય એ ભાષામાં એક જ શબ્દ કઉ છું સર આવી જ્ઞાન થી કરોડો વર્ષ પછી આ વાક્યો પર કોઈ ચેકો નહીં મારી શકે શું કહ્યું આ વાક્ય બુદ્ધિ ગમ્યા નથી આ જ્ઞાન ગમ્યું છે શું કહ્યું કરોડો વર્ષ સાચું જે પ્રકાશ છે તે જ પ્રકાશ છે પ્રકાશ અપ્રકાશ ના થાય પણ સાયન્ટિફિક તો બઉ વાર ના આવે એમને થોડું બહુ આવે જ્ઞાન પહેલેથી જ છે અમારા દેશમાં પણ એ એ ટાઈમ અનુસરીને હોય છે કેવું હોય છે કાળ પ્રમાણે પ્રકાશ તેનો તે છે પણ કાળ પ્રમાણે પ્રકાશ એની એની ડિઝાઇન જુદી જુદી જતી હોય છે ડિઝાઇન બદલાય કરે છે કાળ જેમ બદલાય છે એ આ આ કલયુગના અને વિશોકાળની ડિઝાઇન ઓર જતી હોય છે દરેક મનુષ્યો માત્ર ના મન વચન ગાય એકાત્મ વૃત્તિ કે દરેક માણસો હોય તેને મન વચન કાયાની એકાત્મક વ્યક્તિ એટલે એને એમ કહ્યું હોય કે હું તમારે ત્યાં છોડી તમારું ઘર બહાર ગઈશ એટલે આપણે જાણીશું કે હું આ જે વિચાર છે તેવું જ બોલે છે ને તેવું જ કરશે સમજો ને એટલે આપણે ભરપૂર છે અને આ જ આપણને કાંઈક તમારું ઘર બહાર મેં તમે શું મનમાં જુદું વિચારશું બોલું છું જુદું જુદા કરવાનો શું ધૂળ છે શું છે તને સમજો ને આ મન વચન કાયાની એકાત્મક તૂટી ગઈ છે અત્યારે ભગવાન ગયા પછી આ કાળ બદલાયો છે આ કાળના મનુષ્યો ને ઠીક થાય એવો પ્રકાશ આ કાળના મનુષ્યો કેવા છે મનમાં જુદું હોય વાણીમાં જુદું બોલે કોઈ માણસ નહીં મળે છે કેવા નથી એવું કેવા નથી એવો એક્સેપ્શન આપવા જડવા મુશ્કેલ છે એટલે આપડા આચાર્ય મહારાજ આપ જઈશ આચાર્ય મહારાજ મને કે છે માર્ગ કેમ જુદો કાઢ્યો મારે જુદું કાઢવાની જરૂર નથી મારે કોઈ એવું મત નથી કે મારે કોઈ એવું નથી મારું તો વિજ્ઞાન છે વિજ્ઞાન ને મત એવો ડિફરન્સ હોય શું કરવું પરત એટલે સંકુચિત સંકુચિત જ્ઞાન એને મત કરવામાં આવે કેવું નહી સમજી શકો ભાઈ તમે તે અચાર્યજી શ આખા જઈને બધા આચાર્ય ભેગા થાય માથા ફોડીને મળી જશ તો નહીં સમજી શકો શું કહ્યું કારણ કે પોતે જે જાણે છે ને એ બધું શાસ્ત્ર જ્ઞાન જાણે છે શું જાણે છે અને શાસ્ત્ર મહાત્મા છે આત્મા તો જ્ઞાની પુરુષની પાસે આ કાળને લઈને જ્ઞાન ઊભું થયું નથી કારણ કે મન વચન કયા ડિફર થઈ ગયું એટલે આ માર્ગ જે ચાલુ હતો તે ઋષભદેવ ભગવાન થી અત્યાર સુધી માર્ગ ચાલ્યો ચોવીસ સિત્તેર માર્ગ તો એટલે સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય ને પરિગ્રહ જેટલા ઓછા થાય એટલો પગથિયા પર ચડો એ ચડો બરોબર પરિગ્રહિત થશો ત્યારે વસ્તુ પામશો શું કે છે એ ત્યાં સુધી માર્ગ ચાલે હતો અત્યારે એ જ માર્ગ ચાલુ રાખ્યો કે આચાર્ય કઉ છું કે આ માર્ગ આવ્યો તમારો ચાલશે નહીં કારણ કે મનોચન કારાત્મક વૃત્તિ હોય ત્યાં સુધી ક્રમિક માર્ગ ચાલે અને અત્યારે આ ક્રમિક માર્ગ નું જેનું બેઝમેન સડી ગયેલું એ વસ્તુ પડી જાય એટલે આ અક્રમ વિજ્ઞાન નીકળ્યું શું થયું આ વિજ્ઞાન કેવું છે આપણું અક્રમ એટલે લિફ્ટ માર્ગ કેવું લિફ્ટ હારો કે ક્રમિક વિજ્ઞાન થયું એમ કીધું ના વિજ્ઞાન છે નેશ માર્ગ એમ આપડે પેલે મારું એક મકાન ચઢવા માંડીએ તો પેલા પાયો ખોલીએ પછી મારો બીજો એકાત્મ વૃત્તિ હોય તો ચાલી શકે એ માલ સમજુ ને આખું બેઝમાન સડી ગયું એટલે આચાર્ય મારા માર કેવું કહે છે કે આ વિજ્ઞાન ઉભું થયું કઈ હું આનો કઈ હાદી કરતા આ તો કે તમે આપને જ્ઞાન ઓગણીસો કેવી રીતે થયું કેવી રીતે તમારે નકલ કરવી છે નક કરવા માંગો છો હું જ જાણતો નથી આખું બ્રહ્માંડ જોયું બ્રહ્માંડ માં કોઈ ચીજ એવી નથી કે તમારા જ્ઞાન ની બાહ પડે શું કહ્યું અને થોડી રીતે બહાર આવ્યા જ્ઞાને હિયરી ભાઈ આપી માં બરાબર ને કે ભાઈ બધા આખા ભરીને કામ લાગશે ને આજે કાંતિલાલ કાંતિલાલ વાતચીત કરીએ બધા ખુલાસા થાય આ પૂર્વ વિજ્ઞાન છે આ વિજ્ઞાન અક્રમ વિજ્ઞાન છે ને અપૂર્વ એટલે પૂર્વે ક્યારેય પણ સાંભળેલું ના હોય વાંચેલું ના હોય ગાંધવામાં આવ્યું હોય એવું આ વિજ્ઞાન છે ગાચીએ વાંધો નહીં અને ફી નથી તો શું નથી ફી હોય તો આપડે પાછા પડી ગઈ આને રૂપિયા ભરાય દેવી આપડે અને ફી નથી હોય છે હા હોય જ નહીં આવ્યું કે બધા ભેગા થઈને ખોઈલા કોને આ કોને પધલ ઉભું કરાપી નાખે છે કેવું જોયું ને જો પઝલ ઉભું હોત આ દુનિયા ને જય સચિરામ નાનક ઇન્સિડન્ટ ઇન્ચેન્જ કે બઝલ કોમન હોતો કે પહેલેથી પહેલેથી તો કે હમણા થયો પછી ત્યારે થી બઝલ બરાબર ઓન્સે કસલ તો ઇસ ક્રિએટર ઓરિજિનલ ઇસ સસમ સેન્સીલેબલ ઓર મી નાઉ મેન્ટેન ઇટ ઇઝ અ સસમ સેન્સીલેબલ ઓલ ધ સાયન્ટિસ્ટિકલી ઇસ તરમ ચેક સેલે આવી નહિ સે આગળ તો આ તમે મને જગ્યા થાય પછી એમાં એવિડન્સ નવી જાતો ગો થાય જગ્યા થાય સાજે એટલે કે આયા આ આ છે તે સરકમસોર એવિડન્સ નથી આગળ સાયન્ટિફિક એટલે આપણે બહાર ગયા હોય સૂર્યનારાયણ છે દેખાતા હોય અને થોડી વાર પછી આપણે સૂર્યના દર્શન કરવા વખતે જતા હોય તો વાદળ આવી એટલે આપણે સૂર્યના દેખાય નહીં કે વાદળ તો કાળું બ્લેક દેખાતું હોય તો સૂર્યના બિલકુલ દેખાય નહીં પણ એ ચાર પછી પાંચ મિનિટમાં બ્લેક વાદળમાં થોડું વાદળ છૂટું પડી જાય એમાં થોડો ભાગ આખું પાછું બધું બધું આવા ખયાદ કરવાનું બધું ત્યારે આપણને કુંડાળું દેખાય લાલ ત્યાં આગળ આપણે એવિડન્સ છે ના આપણી માન્ય માફી છે એક્ઝેક્ટ એમ જ છે આજેક્ટ એમ જ છે આપણી મને એટલે આ જ્ઞાતા છે એના ચેતન ભાવ હોય છે એટલે એને એમ લાગે કે આ શું છે કરવું આવું ખબર એવિડન્સ છે આ બધો ચેતન જે છે આ જન્મ થવો મરવું આ બધું વાંચો ઉત્પન્ન થાય ને વાંચેલીઓ બધું સાયન્ટિફિક આપવો જ પડતો નથી આમે જ્ઞાનથી જોઈને કહીએ છીએ કોઈ પણ બ્રહ્મા નામનો જણાવો નથી અને જમરા જમરા નામનો કોઈ જણાવો નથી જમરા કોઈ લેવાય આવતા નથી એ મોટા મોટા દોત જમરા દેખાડતા હતા પહેલા એ જમરા આયા છે લેવા અને હિન્દુસ્તાન સુગ્રમ બીવડાય એ જમરા નામનું કોઈ જણાવે ભડકા બધા ખરાબ થઈ જાય ને ખોટી ભડકો નથી એની વસ્તુ ભળતું ભાઈ ને પછી લોકો પૂછે કે જમરા નામનું નથી શું છે તારે જમરાને જમરા મૂળ શબ્દ શું હતો યમરાજ હતું શું હતું કમરાજ કમરાજ ના જમરા કરે અને પછી લોકોએ મોટા મોટા ફોટા ચિત્રાનું વાળા મોટા મોટા દ્વાર દેખાય લોક ભડકીને સારા જમરાને લઈ જાય છે માણસ માજી નાખાઈ છે બરાબર ને તો પછી મેં તો નોર્નપોળમાં જ વિચાર કરેલો મને બહુ બીક લાગશે જમડા છે એટલે વિચાર કરી નાખ્યો બધું અહીં જમડા આવી લેવાતા ભગવાનની ઓફિસ કેટલી મોટી છે આ હારો એક નોકર એનો અહીંયા આપણે લેવા આવ્યો એની ઓફિસ નહીં એની જાઉલા કેટલી મોટી છે વિચાર કરતાં કરતાં મને જડી ગયું કે તમારા બાપ નથી કોઈ એવું પાછો તો કહે આખો આકાશ જ છે ઉપર પછી છે માયું છે શું છે કલ્પના નહી આકાશ ઓલી પોલમ પોલ છે આખું એટલે બધી અરજી કરી ને મુસ્લિમો જૈનો બધું કરી એટલે એ બધી બધા લોકો એડ્રેસ જાણાવે એટલે બધું નકમો છે સાચી એડ્રેસ જાણાવે કાગળ પહોંચે કલ્પના પણ બે પ્રકારની વધી કલ્પના ફળે એવી હોય શું અંધશ્રદ્ધા શું કર્યું અને આખું જગત એ અંધર શ્રદ્ધા છે અને પાછા મોટા ફળેલા બધા અંધર તારા જેવા અંધાઓ મેં જોયો નથી એટલે હું પ્રૂફ કરવા તૈયાર છું હું શુબો લેવાયું ભાગુ છું બધું તેના આધારે મોટલીમ પાણી પીએ તેના આધારે ખાય છે હું આ દાહા ને એની થર્મોમીટર મૂકીને ખાવું જોઈએ બધું શું પાણી મોટલીમ પીએ નેક લે સગો મિત્ર કોઈને ઘેર બેન નાખ્યું નથી ને જેટલા થકી દરેક વર્ષે ટેસ્ટ કરીને પાણી પીવું ખાવું પડે બધું બધાએ આખું બધું જગત જ આ અંધાળું છે કેવું છે આ સીવરમાં બે તે અંદર શ્રદ્ધા છે પ્લેટમાં બે છે અંદર શ્રદ્ધાથી હું આ શ્રદ્ધાથી સી બેઠો કહ્યું તારી પાસે ટેસ્ટિંગ મશીન તો છે નહીં અને આવીને પાણી માગે છે પાણી કોના કરવું પીધું ભાઈ શું નાખ્યું શું ખબર પડે બરાબર ને અંધશ્રદ્ધા પાણી પીધું તો પેલા તો મોબાઈલ એમ કરપાસી ને પીતા અંધારો નહોતો તમે આરોપી કરો છો આરોપી તમે પહોંચ્યા લોકો પાસે કોર્ટમાં છે આ લોકો ની ભાષા ના પોર્ટ માં છે અને હું કાંતિલાલ છું છો અને તમે જે છો એ જાણતા નથી અને પછી કાંતિલાલ છું દેશ ઉપર નામ પર આરોપ કરે હું શું કેમ હા અત્યારે કોઈ ભાઈ છે ઇન્દિરા જે દેખાતી હોય અને પછી અહિયાં આગળ દરેક ઓફિસ માં ઇન્દિરા છું ચાર પકડી જાય કે જાય આરોપી આરોપ કર્યો છે ને ઇન્દિરા નથી બનાવટી નામથી કામ કરી રહ્યું એના પર તો એ ભાવ શું તારા આરોપ નમો શું હું ક્રાંતિલાલ સુધી એ આરોપ ગયા કરે પછી હું હું બોલ્યો આ બોલે છે ક્રાંતિલાલ પાસેથી હું બોલ્યો મશીન ચાલુ રે મશીન ચાલુ રહે છે તેને લોકો આત્મા માન્યો ન હોય તો મિકેનિકલ આત્મા છે આત્મા તો કોનું નામે કહે પરાવલંબ ના હોય કોઈ જાતનું અવલંબન છે ને જરૂર નથી આ તો પરાવલંબી છે મિકેનિકલ છે આત્મા અને ચંચળ સ્વભાવ નો કેવો છે હવે એને સામાયિક ના થાય સ્વભાવ નો જ છે કેવું છે અચળ તો આત્મા જાણવા જેવો છે જ્ઞાની પુરુષ વર્લ્ડ માં એક જ માણસ જાણી શકે એવી વાત અચ્છા રાતમાં શું છે તે અત્યારે આત્મા લોકોએ હજુ હજુ સાધુ નું માથે મારા બધા ની ખબર નથી એમ જ જાણે છે કે આ હાથમાં આપણો છે ને એને આપણે શુદ્ધ કરવાનું છે શુદ્ધ છે તેને શુદ્ધ કરવાનું જાણે છે શું જાણે છે આ પાપી છે મારો હાથમાં ત્યાં પાપીનો શુદ્ધ કરીને શું આમાં પાપી કોઈના શુદ્ધ થાય નહીં જે સ્વભાવ છે ને ગુણધર્મ બદલાય નહીં જેવું ગુણધર્મ બદલાય નહીં આ સોના નો ગુણધર્મ બદલાય નહીં સોનનું બે ભેગું થાય ને તો અત્યારે રૂપ રંગ દેખાય ભેગો જુદો જુદી જાતનો જે ખોરા છે એક નાની પુરુષનું કામ છે તમારી શ્રદ્ધામાં શું વર્તન છે હું કાંતિલાન છું તમારી બિલીફ માં તમે